પ્રથમ કહેવું છે પોતાના જીવાત્મા નું જ્ઞાન તથા ભગવાન ના મહાત્મા નું જ્ઞાન સિદ્ધ થયા હોય અને તે જો ગમે તેવા પંચ વિષય સંબંધી સુખમાં કદાચિત બંધાય ગયો હોય તો પણ તેમાં બંધાય રહે નહીં નીકળે જ રહે છે અને જે વિષય વિષયના સુખ નો કરીને વળતું હોય અને તે ન બંધાય એમાં તે શું કહેવું આગળ આત્માના સ્વરૂપ વાત કરી અને ત્યાર પછી પરમાત્માનો મજ કીધો એવી રીતે જેને યથાર્થ અનુભવ કર્યો હોય તો પછી વિષય ના સુખ તેવા વિષય શ્રેષ્ઠ વિષય મળે ત્યાગ કરીને વધતો હોય અને એ ન બંધાય તો કે જે પ્રભુને જને એવા વિન પાક યાદ કિરાહો એ તો ના બંજારમાં શું કહુંેલા કે જીની રાત ને દેવા એવા જને જે પાક દીધું કે આને જને ઓખણ જે આખા હા ભગવાનમાં મૈ મે સમજો એ બંધન ગોડી બી ઓ હા આ મેં જ્યાં હોય સોક દૂર થઇ જાય છે એને ભૂલી જાય છે અને મહા સુખ ને બમાડે છે એટલે એ દિશા થી એમ અનુમાન કરવું કે ભગવાન કેટલું સુખ હશે એમ એક મહિમા જાણે દશામાં જયારે સુશુભ ભગવાન હોય ભૂલ્યા કોક ને આટલી આંગળી અધિકાંતિ સુખ વર્તી ગયું કાઢું હોય નઈ એને અજા થઈ એ ખબરદાર દશામાં આ બ્રહ્મ નો સંબંધ થાય માત્ર સુખી આખો ધારો ગમે એટલું કામ કરી થઈ હોય પણ અજ્ઞાન દિશામાં એને બ્રહ્મા નો પ્રબંધ થયો તો જાણીને ભગવાન જો સબંધ કરે પણ એને કોઈ સમજ્યા નહી ઈગે જો ના હું સમજાવી તો આને કઈ સમજાવે તો કઈ સમજાવે ના સાતાને વાત સમજાવી આવે એનો બોલે એ માર્ગ જાળ્યો ન હોય તમે સમજદ કરાતા ન હોતા કાઈ જીવો જગત કેવા માયા ના રહેગા લક્ષ્મપતિ હોય કરોડપતિ હોય એનું કઈ ફગત થાય આ બાબત ને તો ખબર જ ન હોય તમે ભગવાન મોકલે ત્યારે જવાય છે એની વાત આવેદમ ગોળ સુધી આવી જાય ને એ તો ઊંઘ આવી એટલે સંબંધ છે શાસ્ત્રો બધા જેવીના ઊંઘર નથી પણ અજ્ઞાન દેશામાં એ આ બ્રહ્મ ને રસ્તે ચાલ્યો ને એમાં ઊંઘ આવી જાય છે એની વૃત્તિ છે અત્યારે આપડી બધા જીવ પ્રાણી માતૃ ની વૃત્તિ આ એટલે સ્વપ્નવર્તા અને હૃદય માં જાય ત્યારે ઊંધ આવે જયારે ભગવાન ઇન્જેકશન આપે છે ને ડાક્ટર લગ્ન ત્યારે અમુક ટાઈમ થઈ જાય છે એક તો એમ અનુસંધાન બીજું બીજો અનુસંધાન એવું આવ્યું કે નવી અગેશર સુખ સનકારી એવા એવા એને ચરણ કમાન ની ને માથે ચડાવે છે એવા છે એ જેની રજને ચડાવે છે બાળક હોય નાનું એના હાથમાં પેન નો હોય ખાવાનો એને આગળ બાજુ ખાધો હોય Gijma-સોંા-મ૫ય-ના-મ૫ય-નેો. બે દોના મોર આપું તો પેન્ડો ફગવી ગયો અને બાળકને કહો બે વાત છે આ જે કઈ આશ્ચર્યો છે મનુષ્ય માંથી મનુષ્ય અને એક માં કે ભાઈ નારસુખ સંતા મોટા મોટા ધ્યાન ધરે છે ભગવાન નું કાર્ય જોઈએ ભગવાન ને તરફ આ કેવા લોકો ખેંચાય એમ તો મોટો થાય તો તમારે ગમે એટલો સમય જાય તો તમે એનો વાંધો નો પણ એને જોનારા ઘણા જોખ સંપાદ ને વાત કરી જેને પછી લાવતા હોય ત્યારે સમજી લાવું જોઈએ આખું બઉ મોટા શીખવા આ બઉ મોટા હશે કલ્પના કરી ભગવાન નું કાર્ય પાછા મનુષ્ય માંથી મનુષ્ય પશુ માંથી પશુ કીડા માંથી પાણી બનાવેલું છે એ ક્રિયા મનુષ્ય થી બને પણ એને એ આંખે જોતા શીખવી ત્યાં લગી જોતો નથી ત્યાં લગી ભગવાન નો મય આપણે દેખી ને માણસ માં એ તો છોકરા બાપા એવું બોલે એને તાતા શું ને બાપા યુ કઈ ખબર નથી આપડે વાંચ્યું હોય તો બોલ ત્યાં શીખી ને આપડે બોલીએ છીએ આ જો આગલુ થોડો ફકરા આવ્યો ને એ બરાબર અને ભગવાન નું મહાત્મા કેમ જાણવું તો ભગવાન છે તે અનેક બ્રહ્માંડ રાજા ધિરાજ છે જે બ્રહ્માંડ એ રાજા છે તે બ્રહ્માંડ પણ ગણતી નથી બ્રહ્માંડો ની ગણતા નથી કહ્યું છે તથા સાત દિવ સાત સમુદ્ર મેરુ લોકાલો આદિ પર્વત તેને યુક્ત પૃથ્વી રચના હોય તથા ચૌદ લોક રચના હોય તથા અષ્ટરણ ની રચના હોય અને જેમ આ પૃથ્વી નો ચક્રવર્તી રાજા હોય ને તે રાજાના જે ગામડા હોય તે ગણા એવા હોય તો પણ તેની કેટલી મોટબ જાણ્યા આવે ભગવાન જાજા ગામડા કેવાય રાજકોટ નો રાજકોટ સાહેબ નો ભોજ તો આવ જુનાગઢ પાછું એક એક ગામ નો એક એક રાજા એને હલાયો છોટો થી આખા થી રોકી દે તો બાપુ આવે અમરેજ ઉપર છે એનો મહિમા ત્યારે ગુલ્ક ના બાદશાહ છે એમ આપણે ભગવાન ભગવાન બોલ્યા કરીએ છીએ જયારે હલવા મનસો એટલે ભગવાન બરાબર સાંભળશો ને બોલી ગયા ત્યાં બોલવા બોલી લઈએ પછી નથી યાદમાં નથી અને છતાં માની લઈએ કે આપણે સમજી ગયા પામતા નથી તો આ જીવ ગમ્યું પામે પામે એટલે એ મહિમા જો સમજાય તો ભગવાન ને તો આપડે સમજીએ જો હમલતા હો તો જગત નો અભાવ થઈ જગતનો અભાવ નથી થયો નથી શાંતિ આવી તો જમ્યા કહેવાય હા તો જમે મા ભૂખ તો ટળી નહીં તરસ ટી નહી તો જેમ નથી ખોટો છે એનો સ્વભાવ જ એવો પેટમાં જાય એટલે શાંતિ થાવી જોઈએ ભૂખ જાવી જોઈએ રાત્રે પણ ભગવાન માં એટલું ચોંટાતું નથી એ તરફ લક્ષ્ય જાતો નથી બોલવામાં છે જો આપડા વાતું કરીએ ત્યાં કરીએ જઈને એટલે આપડે બરાબર લક્ષ હોય ને કેવા કેવા બરાબર છે એ તો એક પાઠ ભજવ નાટક છે રાંધેલો ભાતું ખાવા સમર્થ થતો નથી વિષય રૂપી ચેણા ને ચાવવા સમર્થ થાય ને ખોટો છે નથી બ્રહ્માંડ ક્યા છે માટે ભગવાન ની તો બહુ જ મોટા છે ભગવાન ની આદર્શામાં શા અગિયાર્યજીવ છે મનાતું જ નથી કે અમારું ઘર બીજા નું દેખી ન કારણ કે આત્મા રૂપ પોતાને માનતો જ નથી ભગવાન ને પૂરા નથી જીવ કેવળ આમાં પડ્યો પડ્યો મારે છે આગળ ગયો નથી ચોમાસાનું માંગણું હોય નું હોય ગારાનું ખાડા હોય નાનું તળાવ હોય એમાં માંદણા થાય ભેંસું પડે પાડા પડે હોય ભેંસુક આંબે હોય ને લાકડી લઈને એવું મારે ને તો આમ ભી આમ થાય પણ ઉભો કોક થાય શું ને આમ હળવાય ખરો થયો માયા ના માં એવા પડિયા છે માંદણામાં થયો એ આપણું ગામડા નું દ્રષ્ટાંત છે એટલી કથા સાંભળાયું હશે અને તે ભગવાને આ બ્રહ્માંડ ને વિશે પંચ વિશે સંબંધિત સુખ જેવો આપ્યું છે તે સુખ કેવું છે કેવું કયું અનુસ્વાર જાણે છે સુખ કેવું છે અને માલી પાપા છે બોગડી પડી હોય એનો વાંધો નહીં શેઢા ઉપાડી આટલી વધી જાય આપડે જમીન કે બે જણા જો બાજ્યા હોય તો માથા ફોડે હવે પોતાની મૂર્તિમાં તથા પોતાના ગામ માં જે સુખ છે એ તો બહુ ભારે છે અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થ આશરીને રહ્યું છે જે સુખ છે તે બહુ ભારે છે અને પ્રાકૃત વિષય સુખ છે તે તો અન્ય પદાર્થ ને આશરે છે એટલે શું પંચ વિષય સંબંધી કોઈ પણ સુખ હોય તો પદાર્થ વિના નથી આવતું પદાર્થ ને આધારે સુખ આવે ભગવાન ભગવાન નું સુખ છે એ સ્વયં સિદ્ધ છે ક્યાંથી ક્યાંથી આવ્યું હોય તો કોઈ આધારે હોય એવું નથી એટલે એ કાયમ છે શાશ્વત છે અને આ પદાર્થ રહેલું સુખ પદાર્થ નો યો ત્યારે થાય નું હોય તો ખાવાનું ભોજન એટલે એમાં એમ જોઈ ભાષામાં અનુસ્વાર નો આવે ને ભનેલા ખરા अल्प काल ओलू पदार्थरी भगवान ने आधार भगवान नहीं अविनाशी सुख दर्शन દર્શન નું શું પદાર્થ કરી આનાથી નોખું પડવું જોઈએ નોખું પડે તમે ને તમે કહેશો આજે અગિયાર મળું દર્શને જવાનું નથી હવે શું પદાર્થ નાશ્રી ને લે માઈક સુખ છે પદાર્થ નાશ્રી ને તો બધા દર્શન કરીએ માઇક હત્યા માઈક હતું તમે મૂર્તિ દિવ્ય ચૈતન્ય જાણી દર્શન કરો હજુ પલટી ની કે પલટ છે અને દોડા દોડ તો બઉ કરો ઘરે દર્શને જવું વળતર દર્શને જવું એ તમે સુખ લીધું ઓડતાલ ના દર્શન ગરડાના દર્શન એટલે માઈક પદાર્થ ને અસિન્ય દિવ્ય ભાવ પાછું મટી ગયું મટી ગયું એટલું જ નહી જવાનું વેગ અટકાવે તો સારું લાગે ત્યાં જ્યાં દુઃખ નગરીમાં દુઃખ હોય કઈ પણ દુઃખ થયું ના તો માની લીધું કે દર્શન કર્યા કોઈ દર્શન કરતો નથી હવાલ આવે છે જરા એટલે આપણે એવા જ આ છે એવી દ્રઢ ભાવના કરવી કે બીજું કઈ પહેલી આરંભ ભાવના હોય ને એમાંથી ઝલક આવે પણ એ ઝલક ક્યારે આવે કોક ની ભાવના કરે તો આવે ને એ કઈ કરે દોડા દોડ કરનારા એ નથી કરતા તો દોડા દોડ કરે એના દુઃખ નથી એને સુખ ગણે દોડા દોડી કરી ને હાલ તમે જીઆન કરી આવ્યા તમે આનંદ કરો ને સુખ થયું ને શનિ ના અહી ભગવાન નું સુખ છે પલટાવવાનો એ ભાવ થાય એ તો કોઈ પલટાવતો નથી આવી સુખ કેવી રીતે પલટી કઈ છે આ તો ઉપલ કરવું ફરવું ને બસ જઈને શું ખરી ગયું ખરું હોય સુધી પણ નાની કરીને હા એની સગર સુશુ દ્રહ્મ નો સમય થશે કો કરતો હશે આપણે આવ નાનો પાડી કારણ કે થતા હશે તો અહીંયા લખ્યા હશે ને એટલે થતું હોય પણ એને કરે કોણ એ દર્શન દાણી નો વિચાર ત્યારે વૃત્તિ માં પલટો ના આવે ત્યાં બી દિવ્ય થાય કેમ તો હવે એમ ભૂખ્યાજ કરે ને એટલે બધા દિવ્ય થઈ જાય એમ ને બોલો કરવા માટે કરે છે દુઃખ માનીયે સગવડ નહીં સુખ માની સગવડ ને સુખ માની એટલે આ રીતે રિયા નહિ આ ખસી આજે કોઈ અહી નતું બધા કેવી રીતે સમજાવો એના મગજમાં ઉતરે કેવી રીતે આમાં લીટી આવી બચાવ લીટી ખોટી હોય દર્શન કરીએ દ્રષ્ટિ ભેદ નથી ને ત્યાં લગી કેમ આવેદા ને કહીને કોઈ સારો દૈવી જીવ હોય ઘરે બેઠો હોય મુશ્કેલી અને ખુબ જ આત્મા પવિત્ર છે ઓચિંદા એને એનું કપડું માં ડાવણું દેખાય દુઃખ જાય એનું દુઃખ થાય અને કેટલાક જોવા ઈચ્છે એવાય માણસો હોય કેટલાક જોવાય છે આપડે વિચાર કરી જા દેખાય બધા નહીં હા એનાય હોય માં બેન દીકરી ને ને માલ્ય હાજી હોય એવાય ઘણા હોય માલિકા હોય ત્યારે એટલે માહિક સુખ માહિક પદાર્થ નાશ્રી ભગવાન નું સુખ ભગવાન નાશ્રી ત્યાં આપણે ભગવાન તરીકે નથી દર્શન કરતા માહિત તરીકે કરીએ એટલે માહિત ભાવિક મારી ભાવી ભાવના બદલી મલણ ન બદલે અમારા બીજો ગુજરાતી ભાષામાં પણ કેટલો શબ્દ છે માહિતી જોવાનું અન્ય બધા પદા આગ્રહ ને રહી જતા પૃથક પૃથક છે પંચ વિષય નું સુખ આવી જાય ભગવાન ના દર્શન માં દર્શન જોયા ત્યાં દુઃખ ચડી જાય દર્શન કર્યા ને પરત જાય કરવું જોશે ન કરો તે દી કરો તે પાસે સુખ આવી જાય બ્રહ્મ દર્શન તો એ આપણને થાય છે કેમ જો થતું હોય બધું કરી દોડાદ માં આવતું હોય એ તો આમ જે આવશે એ બી આવશે આવી જાય ઘણું દેખાયું પણ બઉ બોલી નાસ્તિક ભાવ કેવાય એટલે હું જીભ પકડીને બોલું આગળ નથી બોલું કારણ કે જીવ ને રખડવાની ટેવ છે એટલે રખડે એનો આનંદ એમાં એ દેવ આનંદ માને એટલે કોઈ બી ભગવાન સંબંધે સુખ ન આવે એ પંચ વિશે સંબંધે સુખ પંચ વિશે ભગવાન ને શરૂઆતમાં કરતા હોય જેવું છે પણ એક માનતા હોય થાય ના માનવું એકડિયા માં તો આપડે માન્ય એટલે આપડે પૂરા થઈ ગયા અને જે ભગવાન છે તેવા સુખ માત્ર ના રાશિ છે સુખ માત્ર ના એ આપડે દર્શન કરી બધું સુખ આવી જવું છે જો નથી આવતું તો પદાર્થ ના પદાર્થ કોણ કેવાય ખબર મૂર્તિ એ પાસાણ ધાતુ ચિત્ર એ માની દર્શન કરીયે એટલે બધા કાકી ખાવાનું ભૂલી જવું જોઈએ ભૂલી જવું જોઈએ ભૂલી જાય એટલે જે દર્શન કરીએ જે મને માન્યા આમાં કયા એવા નથી કરતા આખો ભાવ બદલી જાય નો થાય તો લખાણ છે એટલે થતું જ હોય પણ થાય કેમ એ ગુરુ વિના જ્ઞાન નહીં લખ્યું જો સામાન્ય બોલાય છે ને ગુરુ એટલે માનેલો ગુરુ નો હલે એમાં શું માનેલો ગુરુ નો થાય છે જો એની પેલો રહે લાખો વર્ષ ને તો એ કઈ નો થાય એવા મે તો મેં નહી જોયેલું પણ સ્વામી બાળ મકુમ એમ સામે આગળ કથા વાંચતા ભાષા મીઠી હતી બોલે હરું ત્યારે હરિભક્તો બે કથા થઈ રીતે હરિ સામે આ સાધુ તમારું આશ્ર હો અમને તો દામોદર કુંડ આવી ફરેને તો અહીં વખાણ કરવા જીવતો હોય ત્યાં લગી ન કરવા સાધુ ના વખાણ જીવતો હોય ત્યાં લગી ન સાધુતાના વખાણ માં હો આ ના તો તમે ક્રિયા કરો એવું કોઈ વખાણ ના કહેવાય વખાણ સાધુતા ના દામોદર કુંડ બાળી અને પાછા જેતપુર ભાદરનાવા જતા અત્યારે શિયાળામાં કાયમો ઉપર ત્યાંથી એકદમ ચોસઠપતિ બોલે છવૈયા બોલે દીજુ બઉ કંઠે આવતા ને જાઉ એટલે હરિભક્ત કે કોચું બહુ ભારે નીકળી ગયો અને પછી કાશી માર્યો પછી આ સં્યાસી ની આરે ભાઈ બંધાઈ એમાં પછી માતાજી ની આરે ભાઈ બંધાઈ થઈ અને ઈ સણા રેતા હો ત્યાં અને ત્યાં જ્યાં મરી ગયો પછી મરી ગયો ત્યારે એના જે લાવ્યા ગુણ આવી જાય ને સારું વિચાર કર્યું આ માર્ગ આમાં જે વચાંક માં લખ્યો એ માર્ગ જે બી આવે છે તે ગુણ આવે અને ભગવાન ગુણ કઈ આવે નહી માય પદાર્થ ને આશરે આપણે સુખ્યા છે કોઈ બી ભગવાન આશરે સુખ્યા નથી જેટલું કઈક મન નો બદલ્યું છે એટલો ભગવાન નો હશે અત્યારે બદલવું કઠર છે આ બધા માની લીધું તમારું કઠારું ઘણા બદલ્યા એ હતા આવડાવ્યા ધ્યાન લગી આવડાવ કેવી રીતે દોષ કેટલા ખબર છે આજે વજના વ્રત માં એવું આવ્યું કે ભગવાન નો જે પતિવ્રતા ના અંગ વાળો ભક્ત છે ભગવાન સિવાય બીજા ક્યાંય રાખતો નથી એટલે આવું ગમે જીજો તર શબ્દ રચના ઘટના માં તમે ભણેલા હોય પણ માલી માં મળવાનું હોય ને જ્યાં સુધી દોષ ની ઓળખાણ નથી ત્યાં લગી ગુણ ની ઓળખાણ નથી દોષ ની નથી ત્યાં સુધી ગુણ ની નથી આ કાયું કહેવાય એમ જાણ્યું નથી ત્યાં લગી ધોળા ને ઓળખતો નથી ઓળખતો જ નથી કઈ શકાય દોષ ક્યારે કહેવાય કે આપણે એને પરાધીન થઈએ કે ઈ આપણે પરાધિત એ વિચાર કર્યો આપણે એને પરાધીન એ ઝકડી ને બેઠા હવે એનાથી આને છૂટવા જાવ ઢીલો છે તોડી દેવું ભગવાન ના દર્શન દોડી ના દર્શન કરો ભગવાન ના દર્શન કરતા નથી કોઈ જો ભગવાન ના કર્યા તો પંચ વિષય સુખ એક આવી જવું જોઈએ દર્શન બેંડકાર દેખાવાનો આવ્યો કે નથી આવ્યું આપડા એનો વિચાર કરો પૂરું માની ને દોડ્યું એમાં પૂરું માની ને દોડે એક માં ગ્રેજ્યુએટ માની લેજો ક્યાંથી ત્યાં ખાઈ એક કલાક મારા બે કલાક આખો આવું બદલ્યા વિના કોઈ હું ભલે વાત કરું પણ કોઈ ભગવાન ની દયા થી અમને દેખાતું હોય ને આ સ્થિતિ આવી હોય આ સ્થિતિ આવી હોય અને તમે એનો વિચાર કર્યો વાંધો છે આવી કઈ સ્થિતિ પણ તમને જે ગઈ તો અમને બતાવ્ય ભાવ બદલવા માં શું કરવું શું કરવું પેલા મનજીભાઈ ને ઓળખવાની છતાં એના કયા માં આપડે નો રહીએ ધ્યાન ની વાત આવે ન આવે અને નો આવતું હોય તો આવતું અને ભગવાન છે તે તો સર્વ સુખ રાશી છે એ ભગવાન દોડી પછી દર્શન ન થયા તો પહોંચવાનું પહોંચવા ભગવાન રસ્તે આયેચવું પાછી પાસાષાણ એ ધ્યાન માં ભગવાન ભગવત ભાવ લાવી ના દર્શન નથી થતા ભગવત ભાવ થી દર્શન કરો તો અહીં આવડો ત્યાં વિષય ના અને જેમ કોઈક ભારે ધનાધ્ય ગ્ર ઘરમાં અનેક પ્રકાર ના ભોજન જમતો હોય અને નાખે ત્યારે તે અતિશય તુચ્છ કહેવાય અતિશય તુચ્છ કહેવાય શું બટકું રોટલો મજાના બંગલાવું ખાવાનું પીવાનું મજાનું અને એમાં ખકડો બહાર નાખે એ કેવું એની દ્રષ્ટિ એ નકામ માં નકામું હોય ભગવાને આ બ્રહ્માંડ માં એ ભાવ જાગવો જોઈએ ને ત્યારે આપડે તો દોડીને જાય મારા દીકરો દેજો ને મારા દેજો ને મારા સામાન મટી જાય ભગવાન ને હું કહ્યું આટલા બધા હું તમે અરખાઈ ગયા તમે હું મારી રક્ષા કરી કાંઈ નથી કરી દો એમ કહ્યું તે મર્મ તો પ્રહલાદ જાણ્યો આ બધા જાણતા હશે પોતે જમતો હોય તે મહા સુખમય ભગવાને બ્રહ્માંડ ને વિશે અનેક જીવો ને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે તે તો કુતરા ને નાખ્યો જે બટકું રોટલો તેની પેટે અતિ પૃચ્છ છે જયારે બ્રહ્માદિકા પણ એને દ્રષ્ટિ નથી ને એટલે ખબર નથી આપડે જાત્રા એ જઈએ અને બંગાળ ને બિહાર તરફ જઈએ દક્ષિણ જમીન આવડા બધા ઉઠે મળી જાય કઈ આમથી એમાં કોઈ આઠું કાઢી નાખી દીધું હોય તો એ રાખો કેટલો રાજી થાય એ થાળી થલવે મળે અને હો રાજી રાજી રાજી અને આપ કેટલા આનંદ કરે આ ઘડી ખાવાનું મળ્યું ને બસ મન ધાર્યું નથી પાંચ પૈસા કમાણા એટલે હું સુખીયો છું માન્યુ છે પણ આ શા માટે લખે છે શાસ્ત્રો ભાગવત આની આ વાત છે ખરો મમ્મિક બ્રહ્મા એ પોતે પ્રાર્થના કરે મહારાજ આવું તમારું બ્રહ્માંડ એમાં હું મારી હાથ વાત નો બ્રહ્મા મેં તમારો અપરાધ કર્યો એમ મા બાળક એ આજ નવ મહિના વખત થાય બાળક ના થાય એમ માને પેટમાં પૂર નીકળે પણ એ નોટ ન કરેલા પેટ માં રહી ને મને પાટું મારી છે અને મારો આ અપરાધ થયો તમારે છોડી દેવો જોઈ માફી માફી જાય સામાન્ય જગત માતા પેટ માં બાળકે પાટું મારી એ ગણતી નથી છોકર હું હાજુ માંડું તા એની બાજુ પોતે તૈયાર થાય મારા મારો અપરાધ આવો છો બોલે રેડિયા ભગવાન કે અમે તમારે અપરાધ કરીએ અષ્ટ બોલીએ સ્તુધી બોલીએ પણ કેવી બોલીએ તો બોલ્યો બીજો બોલો એમાં બોલતા આપડે મોટું હલાવીએ આપણી સ્તુતિ હે જોઈએ પ્રાર્થના કરવામાં આવે કેટલી તો મહિમા તો હોય કેવળ પંચ વિશ્વ ના જ ભોગી જીવો છે અને પરબ્રહ્મ ભગવાન સુખ લેવું છે મળે ભાઈ આશ્રય ને રહ્યું છે તથા જે ભગવાન છે તે સર્વ સુખ માત્ર ના રાશિ છે બોલવું પૃથક પૃથક તમે જમો જયારે રૂપ નું સુખ આવે દર્શન માં જ વિષય નું સુખ આવે તો ભગવાન નું દર્શન કર્યું કેવાય બોલો એવું દર્શન કરીએ તો ખાવાનું આવીને જોશન કરી આવ ना भगवान, भगवान राशि एक सुख तो ठीक है राशि ढगलोटो रनु भाई झगड़ो ભગવાન સંબંધી જે શોખ છે તે અવિનાશી છે ઓલું તો ના શાય ને મહાન અલૌકિક છે લોક ને મળતું ન આવે महासुखमय कहवा भगवान ब्रह्मांड अनेक जीवो ने ते ते अने पंच विषय संबंधी सुख आप ने नाखो जो बटकू रोट लो આપડે આનંદ કરીએ છીએ પછી આગે જવું નથી બીજું ભાઈ આગે હું આગળ આવું હાલનારા એ આનાથી છૂટા પડે છે સાહેબ બોલું મે પોતાને વિશે જે સુખ છે એ તો મોટું છે અને ખબર ન હોય એટલે સુશુદ્ધિ એટલે ઊંઘ ઊંઘ માં પીડા વહી જાય હોય ઊંઘ આવી જાય ઊંઘ આવી જાય તો પીડા હોય કે આવે એને ખબર નથી પણ એને પ્રભુ ના દર્શન થાય એમાં બધા દુખ મટી પણ બધું દસ માં નથી જાણતો મને ભગવાન ના દર્શન થયા અજ્ઞાન દશામાં ભગવાન ને અડી જાય અડી જાય કે જાય પાછો જાય ગયો એટલે ભગવાન થી પડ્યો એટલે હું જાણતા પાછળ સ્વાર થઈ ગયા બધા અજ્ઞાન દશામાં જાણતો ન તો હું ભગવાન ને અડી ગયો જાણી માં અટાવી ગયું કારણ કે જાણીને જોટો પડે જો જાણ્યું તો છૂટો પડે નથી જાણ્યું કહી ભાઈ